અને જાગૃતિ તો કેવી તમારે જાગૃતિ નિરંતર એવી રે છે નોકરી કરે છે છસો રૂપિયા પગાર લાવે છે જાગૃતિ નિરંતર છે પણ અહીંયા આગળ જગત નું રીક્ષા લેવાની ઈચ્છા જો હજુ તન ભગડતું ના હોય તો પછી રિક્ષા રીક્ષા આપવી પડે દીક્ષા મારું જગત નું કલ્યાણ એક જગ્યા એના કરતા આપડે ખીલે મારી દેવું સમજ પડે મારી વાત હરૈયું ઢોર જેવું લાગુ છું મને એજ હું લાગુ છું મને પોતાને એજ હું લાગુ છું તારે પેલું કરી લીધેલ ને રિલેટિવ અજ્ઞાન લીધે શું કયું જ્ઞાન માં તો ઉર્દુગામી થાય છે रिव शब्द ना रिटीव कहवा અને આપણું જ્ઞાન પ્રગટ નહી રાખવાથી એ ફેરફાર થતો રિલેટિવ માં તો આપડે કશું કરી શકીએ એમ નથી આપડે આપણા માં કરી શકીએ છીએ શું છે તેનો ફોટો રિલેટીવું જાગૃતિ જાણવાનું નહીં વિષયું પડે જ્ઞાની પુરુષ વિવરણ કરી આપે પણ બધાને પબ્લિક માં નાખે બેપી શકે હકીકત છે બુદ્ધિ પુરુષ નું નથી છે ને રાગ થાય છે રાગ થાય છે આ જાણ્યું નથી આપતું હકીકત માં શું છે રાગ મળે પણ હિતકારી છે આ વસ્તુ સારી નથી ખરેખર નહી આ તો ભાષ્યમાન સુખ છે કેવું છે ભાષ્યમાન ખબર પડે ને તમે એમ કહો મારાથી કવિ સુધે શું કયું કારણ કે એ તો હકીકત સ્વરૂપ છે પેલું તને હકીકત નથી હકીકત સ્વરૂપ છે આપવા માટે જ છે તે બીજી કઈ વાત પરમાનન્ટ કર્યુંબ ના લોકોને મેહનત વધારે થાય ને સંસારમાં ખુ મહેનત થાય ની ગટર ના પાણીમાં નાહવા પડી જાય એના જ છે ઠંડક ત્યાં પણ જય સચી આરાધન થાય છે એવો આ એક પ્રકાર નો રાગ છે પણ આ એટલું બધું લોકોને મુશ્કેલી મૂકી દે છે દાવો મળે ખરું અમે ઉકો છોડી દીધો મારી પર દાવો મળ્યો નથી પંચાવન વર્ષ નો સબંધ અને આ સ્ત્રી પુરુષ વ્યવહાર જે છે ને એ તો દાવા માંડાય બે જીવન પાત્રરજ્યાપ છે એનો નિકાલ કરવો પડે ફરજીયાપ રીતે એમ પૂછે છે કે ગુનેગારી માં આવું પડે પર આમ ના હોય તો ઉત્તમ આમ ના હોય તો ઉત્તમ જેમ ગાડીમાંથી પડવું જોઈએ એવું પણ ઈચ્છા હોય છે આપડી ઈચ્છા કેવી હોય પડી ના જોઈએ પડી જાય તો નાટક માં લેવું પડે પછી એને નાટક માં લેવું પડે આટલું બધું જોખમ છે સરવારેખ છે એવું જાણે છે થોડી ઘણી ખોટ હોય પણ સરવારે નફા આઈટમ છે એવું જાણે છે અને ખરી હકીત માં તદ્દન ખોટ છે નાખી જયારે ઇન્કમટેક્સ ઓફિસ માં જાય ત્યારે ખબર પડે કે બધી હતી એટલા માટે કહ્યું તું દેખત ભૂલી ટળે તો સર્વ દુઃખ નોકશાહી થાય અમારા જ્ઞાન તો વર્ત છે કે આમાં નહીં પડવા જેવું જોઈએ છે કે સુધારમાં દેખાય પછી એ ના થાય રાગ ના થાય અને છતાંય થતો ભારણ કેવાય પેલાનું કે છતાંય થતો હોય જ્ઞાન હોય તેમ છતાંય જો હા સિદ્ધાર્થમાં દેખાતા હોય છતાંય થતો હોય તો ખરેખર આમ કરવા છતાંય જો થતો હોય ભાવ એ બહુ ફાયદો ના હોય પાંચ કે દસ જ હોય પાંચ કે દસ જ હોય ને બીજી બધી સિદ્ધાર્થમાં જોવાથી બંધી છે त्मा क्या शु अर्थ है एक अतरे सोना डाबड़ी से सोना डाबड़ी तेनाली सोना મેલી આપણી બુપ્ટ કરેલું છે જ્ઞાન આપી આમાંથી આપડા બધા નિશંક ભાવેપ્ટ કર્યું છે કે ભાઈ રિલેટીવ આ છે આપડી બુ આ બધા આખા બીજું બધું જોખમ નથી કોઈ જાતનું આ જગત માં બીજું કોઈ જોખમ નથી કેટલાક એવું છે કે આપડે પ્રતિવું કરીએ ને તે જે દાખવે જાય શું ધોવાઈ જાય કેટલાક પ્રતિક્રમ કરતા આગળ વધેલું હોય કેવું હોય હોય એક આપડે ઉકેલ લાવી શકીએ બધું પડે મારી પાસે સમજવા પડે તો બધું તને સમજાવવું આમ હકીકત મને પૂછ્યું છે એકાંત ચાર પાંચ જણ હોય તો બેહો નવા ગુપ્તતા હોતી નથી